કોઈ માણસ ઊંધે રસ્તે ચાલતો હોય તરફ ચાલતો હોય તો કે આપણે જોઈએ તો પછી આપડે કઈ કરતા જ નથી એટલે આપણે ખાલી જોયા જ અને કઈ ચેન્જ ના કરી શકાય આપડે અંગત હોય વિનંતી કરીને કેવું કે ભાઈ આપણે આપણે કેના નહીં કેધે રાજા ને કેવું કે વિનંતી કરો એને કહે ના છોકરા છે બધાની જોડે એવું જ નહીં ગયા છે રાખવાનું શરીર જો શરીર જોડો દાદા બોલતે શરીર કે સાથોસીબંધ રાદા સંબંધો લેબર હૈબર બધા લોકો છે દાદા અમુક અમુક માણસો ગયો માણસ માં નિરંતર યાદ રહેતો દાદા નહી તો નિર બુ બંને વખત મને એવું કહ્યું કે તું ઇન્ડિયા જાતે આગળ આવે દાદા નથી કર્યા હજારો હજાર ધોરણે ધોર મને કે તમારા જે ભણેલા એન્જિનિયરો તમે કાલે આ તમ કઈ નાખે તમારે આ કેવું શું કેવું હું તમને ગાડી મેલા બધા ચાલક હોય સમજે ભણેલા તો જરાુ જ હોય પણ અભણ માણસ બઉ ચાલક હોય શું કારણ કે અભણ માણસો ગણતરી વાત હોય અને આ ભણતર બાદ દરેક માણસ માણસો હોય પ્રયાગર જો ગણતર હોય એ મનુષ્ય અવતાર થી જ મોક્ષ થાય છે તો એવું કેમ એમાં શું છે મનુષ્ય અવતાર માં કે જેથી મોક્ષો છે ઝામિનેશન અવતાર છે ટેસ્ટ એક્ઝામિનેશન બીજી પછી એક્ઝામિનેશન નથી બીજા બધા એક્ઝેક્ટ ભોગવ છે નાપાસ થયેલો નાપાસ થયા પાસ થયેલો પાસ થયા પણ અહીં તો નાપાસ થાય છે પાસ થાય છે બંને ઇક્ઝેક્ટ ભોગવે છે એટલે અહીંથી ચાર ગતિભા એથી ભટકે થઈ આ મનુષ્યમાંથી દાન જાય અગર દેવમાં જાય ગમે ત્યાં જઈ શકાય ચોપડા બંધ કરે ચોપડા મનુષ્ય જવું પડે ડેરી જાનવર નું અલગ જન્મ આ That means then, only in human world, even for all of us, we are talking about Moose. We want, we long for it. So, there must be something about God. Every human being at some point thinks, you know, that he has freedom. Moose is there. Now, in, that means in God's state, in other states, we don't even think of Moose. We just enjoy it. <inaudible> લખી ના પડે શું કહ્યું લખી ના પડે પણ આ તો લખી સ્વાધ્યાય ચાલે છે એમનો રેગ્યુલર સ્વાધ્યાય ચાલે છે એમને રેગ્યુલર સ્વાધ્યાય ચાલે છે કોણ કરતા છે એવું સમજાય ના હોય ને એટલે કૃષ્ણ ભગવાન કરતા કૃષ્ણ નું કોણ કરે છે કૃષ્ણ જેવા છે એનું કોણ કરે પણ નોચા આ કે તમારું મને ઓર વાલે કૃષ્ણ કોણ છે રાકેદેવ ના કહે લોકો શું છે યસ This is a chetra din bhai ha to bolna chetra mano rade ko chala ha re bada masdar api standard masdar tu bol tu doka hai tu me book ki chad thi batti tu kai malaru ને પૈસા જોયા તે બધા હતા બધા અલૌકિક વસ્તુ છે અલૌકિક પુરુષ એના ફોટો જતો મૂકવો પડે આ ના રખાય બધા અપરાધ થશે તમે તમે સાંભળવા જાવ કલાક તો તમને એમ લાગે કે આવું સત્સંગ બો જાવભળ્યો નથી હોવ ચાલ થઈ શકતો એમાંથી વાતો પછી કોઈ છે ચોથા કોઈ સારા હતા મારી મતમાં મારે જાણવું છે ને કઈ આગળ નથી આવતા મળતી પણ સારું છે આ જગા એ લોકો નહિ રહે પ્રયોગ નથી કોઈ જાતનું હેલ્પિંગ નથી પણ નુકસાન કરતા બંધ થઈ ગયું સમાજ સેવા નું કાર્ય સમાજ સેવાનું કાર્ય સમાજ સેવા નું કાર્ય સ્વામી નારાયણ વાળા નહી સ્વામી નારાયણ વાળા મળેલ જોવા ગયા હતા જિજ્ઞાસ આપું ગળા માસણ અટકાવી રાખે ને અટકાવી રાખે ને બધાને અમાન બાર કોઈ પાસે ના ભાઈ જ્ઞાન લીધા પછી બીજો કોઈ નવો ધ્યેય ના થાય એમ કે છે એવું પૂછે દાદા કે જ્ઞાન લીધા પછી મેમ્પ કયો કાયદો નો લો એ લો થાય શું કરે એટલે તમે આંબે એ પાંચ હજાર માંગુ થયું હોય ખબર ના પડે પાંચ હજાર ધમ્મા બેઠા ખબર ના પડે અવાજ પણ ના થાય બીજે બધા મોડા બોરા સમય પાંચ નીકળે નઈ આમના જે આઠવાડે જે બહુ હિમાલય એટલું બધું હેલ્પ નથી કરતા શું કહેતો આઠવાડે લીધે એનું જીવન ચેજ થવું જોઈએ ધર્મ તેનું નામ કહે કે ધર્મ થઈ ને પરિણામ પામે શું તો ક્રોધ કાઢો એના ને આપડે જન્મ કરે તું રસ્તો બતાવી ક્રોચ સીટ ના થાય એવો રસ્તો બતાવી અમે બતા તમામ પ્રકાર ના રસ્તા તો જ્ઞાન ના લીધું તો અંધામાં ફરજ છે એ ફરજ નહીં પણ આ રોજ પડે એક તો દે દેખાય ગમે ત્યાં દેવા જાય ના દે કંટ્રોલ તો કંટ્રોલ હેલું ધર્મ કે શું પાડે ધર્મ તો એમના જીવન ના હોય શું દાદા બ્રહ્મકુમારી વાળું શું છે કેવું છે પોતપોતા લઈ જે લીધે કૃષ્ણ ભગવાન ગીતા એટલે શું કે ચલો પ્રશ્ન પૂછે અને કૃષ્ણ ભગવાન જ્યાં છે જ્ઞાન પ્રશ્નો હોય માલિક ભગવાને શું કરેલું ગૌતમ પ્રવાચન તો આપડે વાંચીએ વાંચી આવ્યો ભાઈ વાપરતું હોય ને ત્યારે આપડે કેવું કે કે તમારા ગયેલા છે તો હું જાઓ છો તો પછી મારે તમારી પાસે શું શું કરવાનું દરેક આપડા શું છે જય સચિદારાણ ગઈ છે કાલે આવવાના છે દાદાની તબિયત કેમ છે સારી છે જલ્દી આવજો તાલા હા બઉ સારી છે દાદા કોઈ કમિશન ના આપે માલ જે આપડા લોકો શું લે આપડા શું લેવાનું પાછા બધા ને ના હોય ને એટલે આ લોકો માર્કેટ માંથી મુશ્કેલીઓ બંધ કરે ક્લેશ બંધ કરી આપે તો કહેવાય ક્લેશ કે તો જ્ઞાન લીધા પેલા મોડા બેન વાળા સંસુખભાઈ પૂછે છે કે તમારું જ્ઞાન લીધા પછી સમય આની વાર જ તમને એમ લાગે કે જવા દેવું છે ના કહીએ ની ના કહીએ તો મન છતા જવું જ છે બળો કર્યા આપેલું છે હું તમારો આખા જગત ના મેં ગુરુ કર્યા શું કહ્યું તમારા જ્ઞાન માં અર્જુન અને કૃષ્ણ જે જ્ઞાન છે ને તમારા અત્યારના જ્ઞાન શું ફરક છે અલૌકિક વસ્તુ છે એવું સમજી લેવું આ લૌકિક ચેતના બીજી બધી લૌકિક અલૌકિક છે અર્જુન અને કૃષ્ણ બે ભેદભાવ અને બે જોડા તે કે છે અમને ચાલી આપી તો કે છે ચાલી આપીને એ બીજા મને કે છે અત્યાર સુધી પારસ થતા ઓરું થતું સાંભળ્યું એ બદલી થાય ના ના મે પણ એવું નથી કે વધારે ઉખાણ પડે આ કે રોજીની પ્રવૃત્તિ એક કામ ઓર આ બીજી વસ્તુ બરાબર હવે એવું છે ને તો મારા ઘરે ધારો કે વિશ્વાસ પડ્યો કે હું ડેસ્ક પર ઉઠોરા અને કેમેરા પર જઈને પ્રેઝન્ટેશન આપું કારણ કે નોટિસ મેં કાલે દાખલામાં મેં હવે મોક કરું આપણે ભાઈ એ જે લેતા જ શરૂ થઈ ગઈ સમજી શકો છો આત્મકલ્યાણ તમે વગેરે નવું બધો રાવણ કાટ ત દાદા રામાયણ ની અંદર રાવણ ને કેમ મુક્ત થયો હતો અધિકારી હતો અચ્છા ના રામાયણ રાવણ ની વાત કરે પૂછે રાવણ કેમ મુક્ત થયો ના થવાનો હવે થવાનો રાવણ ને કૃષ્ણ ભગવાન થયા પછી રામ કો મોશ રાવણ કો રાવણ કો નહી રામ કાયા રાગ દેશ નાય સીતા ગયા બોલતા મેરાીતા કાયા સીતા કાશા લીખા યુ તો આજ કે તો બહુ દુઃખ થ સીતા સીતા જબ ગયા રાગ દેશ થામ કો સીતા બહુ રાગાજી સાથે બહુ રાગ હતા તો એ કેમ એમને આયુષ થઈ તમને હું પિતા મરી ગયા પિતા પર બહુ રાગો હતો પિતા મરી ગયા પછી યોગ વસિષ્ઠ ઉત્પન્ન થયેલ ગુરુ વશિષ્ટ વશિષ્ઠ વશિષ્ઠ કૃષ્ણ મુનિ એ પાસે એટલે રામુ એટલી મુક્ત ગયા કૃષ્ણ ભગવાન ગયા નથી કૃષ્ણ ભગવાન દેવ થી અને એનો બધે સર સાથે બાવીસ માં બાવીસ માંથી સિંકર પોતે Premises, sure. 30 આગળ જશે ત્યાર પછી રાવણ થશે રામાયણેવ છે બંને કૃષ્ણ છે વાસુદેવ અને એમનો બળદેવ એ બળરામ પાસેવાય લક્ષ્મણ વાસુદેવ કહેવાય અને રાવણ એમના જેટલો સરખી સરખો ગણાય પ્રતિવાદ્ર હજુ મોક્ષ નથી ગયા આધાર ના આવે ને એમ પાસે એવું છે ને રહી ના થાય આ તમારી વાત કરજુ નહીં ખબર એમ છે આમ રજૂ કર નથી દુ એટલા માટે માને છે કે કૃષ્ણ મૃત્યુ જાણેલું છે પણ રામચંદ્ર મૃત્યુ થયેલું જાણેલું નથી કોઈ જગ્યાએ લખેલું નથી એવું બોલે છે રાવણ ની પુત્રી રાવણ ની પુત્રી બધા આ લોકો ને ખબર ના હોય ને લોકો બોલ્યા નથી જનક ને નથી કે એ દીકરી થી તેથી રામ રામ હોળા ની હતા રામ ને પછી શું કેવા મારા લોકો મર્યાદા પૂરું હવે કોને કહ્યું છે એ ફૂલ થઈ ગયા પણ આમ કેવું જોઈએ એવું અમારી પાસે આમ જ કે જે પ્રગટ હોય તેને ફૂલ કહો એટલે કૃષ્ણ ભગવાન પ્રગટ હતા ફૂલ કહેવાથી લોકો ને સાથે મોરારી બાપુ પણ રામાયણ ની કથા કરે છે પણ રામા રામ ના મુખ્ય નથી કે જમી લઈ આવે અલગ અલગ 50-50 ફિફ્ટી સેપરેટ સેપરેટિપેન્ડેપે hello prime our business started 1940 40 <Korset>. 1944 hold big blanker get opening hold as as dana -da, in india there is so much fighting going on you know? પછી આ શીખ નો પ્રશ્ન છે તો કે એનું શું ત je ૝ zo'u tauge. ૫પt钱 ૔ન દધૈ 1-16 deutlich tai આ $yv rep wellness. ખિખ જષ જપઈ જષઈ ઙષનઉ ઙષણા. ઔખર઴ ઙષણા. ઓથ? જળથ જડળ હશરક વસય જ�ળ આ इन इंडिया या नॉट रियल कितनी बड़ी मुश्किल होती है ना तो यहां पे पेपर वाला लागे यू की पर दिस नॉट लाइक व्हाटएवर सम की पेपर इज नॉट करेक्ट दे शो द एक्टली विल दे इन नेक्स्ट विल दे इंटरप्रेट ठीक है विल दे गेट व्हाट दे वांट एम पूछते हैं क्या फीको नु जुदू रात थसे રાજ્ય જુદું થશે ભવિષ્યમાં હમણાં સપાય મને કેવું બધા પ્રોગ્રામો કામ હોય છે સ્વાધ્યાય એટલે પહેલા જે કઈ પુસ્તક માં હોય છે માનો કે પુસ્તક હંકાર જીતવાની નામ એ પ્રસિદ્ધ અને સાધના હોય પછી એમની વિડિયો પ્રકાશિત થયેલી છે 45 મેં કાના બ્રાઉઝ કરી પ્રાર્થના હોય સવાર પ્રાર્થના હોય મન સુધી જીત હંકારનું સુનો મન સુધી પ્રાર્થના પ્રાર્થના કે બધી મન સુધી જીત હંકારની છેની અને પછી પિસ્તાલીસ મિનિટ સુધી એમના વિડીયો ગીતો પગાવ થાય ભજનો ભાવ ગીતો સર્જન હારે સર્જી જગમાં નરના હારી જોઈ છે હું પણ સર્જના અને કોને સર્જીવ એ કે સારા તમે છોકરા છો બધું હા આંધળું છોકરી નાખ્યું બધી જગ્યા છે નો રાધે ના સગા છે આપણા નજીકની જે ફાઈલો છે ચીકણી ફાઈલો વાઈફ છે છોકરા છે ફાધર મધર છે એ લોકો જે બંધન છે એ કયા પ્રકારનું બંધન છે રાગવે કોઈ અચ્છા કામ કરે બહુ અચ્છા આદમી ફાદર બહુ કોઈ ખરાબ કામ હોય કોઈ સબંધ દુનિયામાં સત્તા સાબંધ રિલેટિવ બધું ભગવાન ઉપાધિ માં સમાધિ રહી છે ઉપાધિ હોય કોર્ટ સમાધા કેટલા આગળ ના ભાઈ જાય પછી પહોંચ્યા નહી પછી ઉડી જાય કઈ કઈ ભાગ હશે અને કઈક લીધું છે અઢાર પડી જશે ભાગ પાપ ધોઈ નાખ્યો ને પાપ ધો તો જ્ઞાન અપાયું કહેવાય તમારે <laughs> કપિલભરા અરે યાર કારિયો ને બરા બરા કે દે એ દોર પગાર એટલે એ ઊંમે દેના બ કુછ મેં નહિ દે બરા ઊગતું બેસ નિસું બેસન એ બેસ નિસું બેસન તો ગાળે છે ન ગાળી માથે બેસ તો ગેલી વે પંખ ઓર મને દે આ સાત્રે કરી સાત્રે કાવું તો કનેશ મારે કંઠી માતા નું હોય ગાયો ગયો આપી દેવા કેમ્પસ માં ત્રણ હોટલો છે મોટી મોટી હું એમને લાકડા નું માળું ના મારે મન ની મારે હા લાકડા ને ઘરવી પડે છે કે લાકડા ની માળા જરાવી પડે છે હા લાકડા ને લાકડા ની માળા લોકો હે યાર મો રજનીશ ને તો એને પોતાની જાત કરે છે શું કરી રહ્યું છે ભાષા ની પર કંટ્રોલ કાબુ જબરજસ્ત છે હાથે ડગો દીધો પાછો માણસ પાછા થાય જુલબજી ખેતા આપણે શું ફાયદો આપડે જો ના પડે તો સમાધિ <ra> માં માસ ક્યાંથી લાવે પોતાનું પોતાનું હોય એમના પ્રવચન ઉપર ના હોય તો હા તો અસ્થિર થઈ રહેલા હોય ને જેને કોઈ કોઈ કોઈ કોઈ બળવાડે ભેગા નાખશે આવે તેને આપવાનું છે શાંતિ રહેશે આત્મજ્ઞાન તારે શું કરું ભરત ચક્રવર્તી એટલા બધા ખુશી આ પુસ્તકો છપાવા માટે મારી કશી કદાચ પાંચ હજાર ડોલર આપી દેવાંચ્યો શબ્દ એક વાક્ય ખબર વાંચવાનું ચાલુ કરીશ તમારો આપતો વાણી વેચાય નઈ